હતા તારા આવો કે નક્કી છે ભૂલ જ ના લાગે ને એટલે આપતાવાડી માં બે ત્રણ નામ આવ્યા છે ભૂલે જ ના લાગે હું જ ગંભીર દાસ છું આટલા બદલા લફરામાં છે મુક્તિ થાય જો લફરાફરાજ વાસી વાસી રહ્યા એ તો વાસી માંથી તાજું થાય તો દાડો વે ફરી વખત વાંચવા જેવી ખરી એક વખત હજી કાલે તો રસાવ્યા થઈ ને ઉતરવા જાય મારી પાસે ચારિત્ર ને તપ એ ચાર પાયા મોક્ષ ના એજ હોય જુ પછી રસ્તા રસ્તા એના માટે જુદા હોય કોઈ ક્રમિક માર્ગ હોય તો જપ તપ કરી ને જતા જવાનું ક્રમ હોય લિફ્ટમાં જવાનું દાદા ચડી ચડી ને જવાનું લિફ્ટમાં જવાનું જે અનુકૂળ આવે તે જવાનું લિફ્ટમાં જવું છે હાથું મને કૃપાળ જોતા બઉ જ્ઞાની પુરુષ થઈ ગયા પણ એમને ઓળખ્યા નહિ લોકો લોકો એને ઓળખવા પડે ઓળખ્યા નહિ આગળ લોકો ઉપલગ ઉપલગ જોઈ જોવેલ ઉપલગ જુએ છે અને જપતી વખતે અંધારામાં અંધારામાં શીખી ખબર પડી ત્યાં આ બધું જોયું મને તપાસ કરી ઇલાયચી હોય છે કે છે અંધારામાં ખબર પડી ઇલાયચી જેવું ખબર પડે જય ના થાય પણ તમે ગંભીર શેર છો એટલે અને આ તો છે કચ્છ કોઈ દેખાયા કરે નહીં પ્રવીણ ભાઈ ને ફોજદાર પૂજક મારું છે પણ તમે ઘેર જતા રહો પછી પછી ઉપાધિ કર્યા વગર એનું નામ સંસાર અડે ને એનું નામ સંસાર ની ઉપાધિ અડે નહિ એનું નામ મુક્તિ અડે નહિ એનું નામ મુક્તિ અડે નહિ એનું નામ મુક્તિ શું કહ્યું તમને તો અડે છે ને બધી આખી જિંદગી આખી જિંદગી થી ધર્મ કરો છે ને આખી જિંદગી થી ધર્મ કર્યો પણ ધર્મ એમનો હગો ના થયો આખી જિંદગી આનંદ અવતા ધર્મ કર્યો પણ ધર્મ હગો તમારો થયો નહી ગુપ્ત આપડું ગજુ કપાય ને તે પેલો ધર્મ જતો રહે એટલે આપડે એકલા પાછી આ બોમ ગઈએ અને તમારો ધર્મ તમારો થાય છે ને દરેક મિનિટ તમારો થાય ને ઘડી વાળા આગોપાસ એમને ધર્મ કેવાય ધર્મ રક્ષા આપે શાંતિ આપે સમાધિ આપે ચિંતા ના કરાવે ચિંતા થાય ધર્મ જ ના કેવાય ધર્મ કેમ કે ચિંતા કરે અરે છોડી મોટી થઈ હતી એના એના શરીર થી મોટી થઈ તારે શું છે ના મોટી થાય છે છોડવાય છોડવાય મોટો થાય જેમ ઉમર જતી થાય એમ છોડવો મોટો થાય છોડી મોટી થાય બધું ના થાય મોટો મોટી થયું છે અમને ક્યાં પોલી વા અત્યારે હશે કોઈ એકાદ બે તો એનું નામ કેવાય ભક્ત કેવાય શું સાચા ભક્ત ક્યાં છે તે સાચા ભક્ત ની નિશાની શું ત્યાં ધ્યાન રૌદ ના થાય સાંભળે બધા બસ એટલું સાંભળે બધા એટલું ડાયા ડમરા મોડે હળી કરી એ હરિકરણ ફેન ના મળે તાર ભગત થયો કેવાયું કે આવા જતા કરોડો વર્ષ હતા આજે આજે ઉડતો વધારે બગડ્યા છો આજ સુધારો થયો નથી વધારે બગડ્યા છો બગડતા બગડતા આવી દશા થઈ જાય તમે તો એવો નહી કરતા તમારે મુક્તિ ની ઈચ્છા જ નથી ને કે સાહેબ મારી મુક્તિ કરો એવું માગણી કરે આપડે દુકાને ગયા હોય અને તો આગળ જોઈએ છે આપડે જે અંદર થી તમારે જોયે મોક્ષ જોયે તમા જોયે છે એ માટે તો આયા બે ટિકિટો જોઈએ ચિંતા ના થાય સમાધિ રે અને ત્યાગ નહી લીધો તેથી લઈ લીધો આપડે ઘેર બેઠા મોક્ષ આવે લઈ લઈ ત્યાગી એ રખડી ભર્યા છે કારણ મોક્ષ માર્ગ છે ને સમ્યક સમ્યક્વાય બોલા નહી કોઈથી સમિત વિતરાકે ને અને વિતરાગ વાણી વગર મોક્ષ નથી